અને મુશ્કેલ થાય ને હા પગત રહ્યા છે પૂજા અહીં રહ્યા છો એ આવવાના છે દાદા તમે અહિયાં ગુરુપૂર્ણ વખતે છો ત્યારે અહીંયા જ આવે તમે ના ના આપડે ગુરુ પૂર્ણિમા વખતે એવું કઈ એમને વિચાર એવું નથી આગળ વિચાર આપણે શું દીકર એમની છે તેનો અર્થ એ પછી આપડે મળે છે તમે ફે વસ્તુ કહો એટલે સમજાય જાય પૂછે તો કેવાનું એમને કહીએ તો એમને એમ કે આપડે ઉદાહરણ જોયું નહિ ઉદાહરણ જોયું નહીં હા આવતું છે તમે જ કહો કયું તમે બધું જવા તમે અરે આ મહિલા પછી તમે ભાગ રાખો તો તમારા માટે વસાદ આવી ગયા ના એ તો દાદા બધા કલ્યાણ માટે જ વાપરે છે હોસ્પિટલો ચલાવે છે મોફી નહીં સમજી નહી સારા કામ માટે વપરાય છે એવી રીતે સમજી હા સમજી સારા સારા કામ માટે વપરાય છે એવી રીતે આપવાનું હા આપ્યું મોટું મો હતો ને કેવું નહીં આવું મિત્રો તો દીકરાથી રાખે છે આપડે નાઈ ગયા હોય આપડે વિવેક થી નામ પણ એવું સ્વીપે આમ તો કઈ આમ તો માણસ નિર્દોષ જ દેખાય આપડે બધા જ રિદ્ધ થાય છે મોડા હું શું બધું તમારે પુષ્પાળ શું થાય છે આમાં જ બહુ હતા પુષ્પાબેન શશિકાંત હું બધા આ સ્વામી શિવારના મિશન માં હતા પછી એને લીધે પછી દાદા મળ્યા દાદા મળ્યા અમે એવું માની ખોટું નથી કારણ કે અમારી એટલી તૈયારી હતી એટલે દાદા નોલેજ બરાબર આવી ગઈ હતી એને તો યાદ કરો નથી આ નીચે ચાર અંબા વધારે મોકલે ઓછા મોકલે થયા કરે પણ મોકલે કોઈ નઈ લોકલ એરિયા ના જેવાસીઓ ભગવાન ને તમારે શું ભગવાન નો આશીર્વાદ છે ભગવાન નો આશીર્વાદ છે અમે ભગવાન ની કૃપા માનીયે બીજું શું કેટલા ટકા મોકલ્યું છે મોકલે છે ખબર નથી કેટલા ટકા મોકલે છે મોગલું હા તો એ આપણે મોકલીએ તો મોકલે આપણે ના મોકલીએ તો મોકલવા ના મારે દાઢી લેવા સારા કામ તો આવે તો તમે કેટલા ટકા પંદર ટકા પંદર ટકા ની તમે દસ ટકા મતલબ પણ હરિપરવાળા હવાર કોઈ આવે ને હવાર કોઈ હરિપરવાળા આવે તો એ જ રસ્તા આવી ગઈ તો બીજું સરસ રીતે કાઢી પણ ધન્યવાદ કે ધનવાદ ના કેવાથી બીજું બીજું સરસ રીતે કાઢી સરસ જોડે જોડે મેં જાઘા પાછળ કાડી હોય છે હીરાબા જેવું હોય તો આ લોકો કે છે કણપટ્ટી પકડાવે પણ એ દાદા ભગવાન છે તમે કેમ છો મારો તારો છે નેખો કઈ નહીં લા લાઈ કશું એમ કે છે કે મારી અત્યારે જે બધી છે કે હું ભગવાન ની સેવા કરું ફરી કરું તો કે એ બધી મારી કેવી રીતે પૂરી થશે મોક્ષ એટલે શું મોક્ષ એટલે મોક્ષ એટલે શું એમ મોક્ષ લાઈટ બઉ ઊંચા વચ્ચે એટલે પછી શુદ્ધાત્મા ભગવાન તું વધી દઈશ એટલે ભગવાન નું જે સ્વરૂપ છે એ તરુપ શું થતું જે આજ્ઞાતા વર્ષ કરતા શક્તિ કરતા એમાં પૂરતી મને ભગવાન ની ઓળખાણ થશે મને ભગવાન ની ઓળખાણ થશે કાં જોવા ભગવાન ભગવાન પણ એ તો એ તો દયાળું છે ભગવાન નથી દયા કરાવે છે કોણ કે હોય તો ભગવાન કરે ના ભારે એમાં નઈ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 ભગવાન સારી ભક્તિ કરવાનું ત્યારે એને દુઃખ દેવું આત્મા બાળકો ને સુખી રાખે એટલે ભૌતિક ચીજો બધું છે મારી પાસે બાળકો ને હસબન્ડ ને ભગવાન સુખી રાખે એટલે એડજસ્ટમેન્ટ ચાલ રહે છે પણ એડજસ્ટમેન્ટ લેવું તો એડજસ્ટમેન્ટ એની સાથે જતી એ પછી પછી પછી તબિયત મારે ગરમ એ બંધ થઈ જશે એ મને ખૂબ શોક આવી જાગ મગજ પર અસર નહીં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 સાંજે છે આમ જ્યાં ઓફિસ થી પાછું કેટલા કે સાડા ચાર પોણા જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર માં જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર હમણાં હજાર એમ થાય કે ઘણા બધું હતું એટલે મને લઈ કીધું બાળકો ની તો જુલાઈમાં રજા જશે એ તમે વધી વસ્તુ રોજ સારો થાય પંદર દિવસ બહુ સારો થાય એ લોકો બી ખબર થોડી ક્યારે જાણી કેવી રીતે આપણે જાનવરો भगवान श्रद्धा राखना है जय समझना जान के मीठ खावा अपने कोई मारी ना करें तारे बंद कर दीदू खावा બાળકોનું બંધ કર્યું બાળકોનું બંધ થયું એમણે એમનું જોઈ ને પછી એમના હસબન્ડે પણ બંધ કર્યું એમના એમના પતિ પણ પછી ખાવાનું બંધ કર્યું છોકરાઓ તો ના પાડે છે હું તને મારી નાખી ને તો રીતે સમજાવે એ લોકો ઘરેથી અમુક વસ્તુઓ લઈ જાય છે એ લોકોને ખબર પડે કે આપણા વેજીટેરિયન માં કેટલી બધું ટેસ્ટી વસ્તુઓ હોય છે મને અશાંતિ રહ્યા કરે છે જાણું છે તે ટીટીંગ કરી હતી લોકો હા પહેમને કેમ શાંતિ નથી બીજી પર માથે છે બસ જાનું જે ધુઆતો ઘણા એ ઘણા ચલાવવા દેને કે એ આપને બોલીઓ સચિદુના સચિયા શાંત તેમ હું મારા ભાઈ ઇન્દુમાં માંથી છોડ ખરે મારા બાઈક ક્લાસ થી ને તેમ મે મને જરા એ કઈક બસ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 આપડે થઈ ગયા બધું જ આપ્યું એટલે એને તો આપણને બધું જ આપ્યું એટલે આપણે પૂરેપૂરા તો મુક્ત ના થઈ ના થાય પણ એ કરવું જોઈએ વજન ના માટે કઈ કરવું હોય તો મળશે એની ઈચ્છા પ્રશ્ન બધા છે એ તમે તેની સાથે બધું સમજાવશો તમને એવી પાસે બધી રીતે સમજાવશે કે આવી એક કામ કરો એ પોતે ઘણી રીતે વાવે બેનુ તમે મારે કઈ તમારું શું તો કઈ મારે દસ ટકા કરવા જતો ના હોવો જોઈએ પૈસા ખરાબ હશે કઈ ના જતો એવું છે ને એની ભાવના છે તો આપડે હશે દેખાડું મેં તો ખરાબ હસ્તે જતી જ રે છે પૈસા ખાઇ જતા હોય તો કેટલા સંસ્કાર ઊંચા છે મને બઉ આનંદ છે ઝોક મીટ ખાતા બંધ થયા મારી ને પૂછી લે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 મને નિદાન નિદાનના દિના કરી પછી આપણે બધી માથાકૂટ કરીએ પણ એ એનું એનું તો આપિસ્કાલે જગમ જગરેતી ઓછી છે એટલે એવું બધું જગ્રતી કમી ઓછી છે જાગૃતિ છે તને બહુ લાગતી નથી કે જાગૃતિ ઉતારે નથી જો રોબરે જાગર પથરો ઉભો હોય તો પતંગ કઈ ખેડૂતો અને પછી આપડે અથડે તો પણ જાય આપડું એટલે આપડે ફરી ને જવું જોઈએ તાપ આવતો હોય ક્યાં તું વચ્ચે તો આપને ગી ખાઈ એના બાપનું સુધાર આપણે મદદ કરીએ મારું મારું કેમ ખોટું છે એ બાબતે એના કરતા ડાયા થઈ ગયો છું તમે કેવા ના થવું જોઈએ હજી પણ અહંકાર બહુ છે રમીલા કહી હજી અહંકાર બહુ બાકી છે એનો મારો એક્ઝામ મારા જશે તારી છે ના સમજાય તો સમજાય ને પછી ના છોડે એ ઉદરા કરે મને એમ થાય કે આવી જાય ભેગા થઈ જાય ભેગા થઈ જાય નિયમ કે એવું ઓળખાણ કરતા પોતાને એમ લાગવું છે કે મારા નજીક ના જે આકર્ષણ નજીક ના છે ને એ પોતાને ખબર છે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 મેણ ભાઈ ની સાંભળેલું એની બેન છે મહાત્મા છે દાદા ધણીયા ડોક્ટર છું ઘણી રિસ્પોન્સ મને કેસે અમે આ લવ મેરેજ અમારું હતું કે અને કાગર મારી પણ લખેલા છે ને કાગર કેવું કેવું લંબે લખેલું છે ને કેવા ક્યાં પ્રામે જાય ને પછી કરતો ના કોઈ જાય બી નહી કુદરતી ને બઉ શીખી છે આતો પણ લોકો શીખી હતી પણ આ તો પગલે પોતે કોમ વર્ક કર્યું ઓ બઉ કચર બધું બધું બઉ કરે એ હવે તો ઉભા થાય છે ચક્કી આવીને તો પગ ચાલુ થઇ જાય તો બધી ફરફે છે એને દુઃખી થાય કે બેઠા બેઠા એ જૈન ભાઈ છે તારા તે રસોઈ કરે છે એની સેવા કરે છે બીજા એક ભાઈ સેવા કરે છે બધા બેઠા સેવા કરે છે મજા કરે તમે બારી જાવ દુઃખ નથી થતું હા એ તો કે ત્યારે વિધિ કરવા દેવું બધા પગલે અડાડી મારું કા જોવાનું જોડા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 શરૂઆત કરીનાથી બહુ સુંદર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 પછી તો બસિવારું કે મને મને કોઈના માટે આકર્ષણ થયું એવું મને હતું એવું ના દેખાયું અને કોઈને મારા માટે સમાજ બઉ ઉત્તમ કરાયું છે કરેલા તો દેખાયા છો એમ જાણવાની ઈચ્છા થાય ને શ્રાંતિ થઈ બઉ જાણી બધા લોકો ક્યાં ખેચવા પડે એમ નથી ભ્રાંતિ છે કાતિ વાત છે જાણવાની ઈચ્છા ના થાય પ્રશ્ન પૂછો પૂછતો તમારે કઈ પબ્લિક કઈ પ્રશ્ન પૂછવા તો પૂછો મુખ સંબંધી આત્મદર્શન સંબંધી કઈ પણ કોઈ પણ પ્રશ્ન બોલો પ્રોબ્લેમ હેદા તકલીફી પ્રોબ્લેમ ના સંસાર મે છોટી છોટી તકલીફે બહુ તકલીફ દેતી હૈટી છોટી બડી હૈ બહુ તકલીફ નહીં હા બડી નહીતી તકલીફ બહુ બડી ચાલો રોટી નહી ચલા રોડ તકલીફો તકલીફ દેવા આપવાની ટાય નહીં તકલીફ નહીં બી તકલીફ તો કાર છોટી નહીં આપશોક અશોક વિઝિટ કરે અશોક <laughs> <inaudible> <laughs> <laughs> સી ચિટિંગ તો હેલ્પિંગ પ્રોબ્લેમ નહીં ચિટિંગ કરવા નહીં કરેગા તો આપ તકલીફ નહીં આ જાય બડી છોટી અકેલા તો ઠીક છે મગર દોનો હોગી કરતાનો કંપનીને ક્યાસ્યા હોયગા એક ચિત કરે એક નહી કરે તો અશોક બોલતા મેં અશોક બોલતા મેં અશોક બોલતા અશોક નથી અશોક તો બોડી કાપન કરવા કે સાધન હે ખી નહી આપને ખુદ સિંહ લેકિંગ હોય તો સબલો ક્યાં સમજે ખુદ સિંહ હો બડી કા ના સાધન છે અશોક ભાઈ કોણ હૈ અશોક કરતા હૈ છત્તી કરતા જીતના સબને ક્યાં સબ અવતાર ક્યાં